kem can answer in why why did, why do they exist over five processes <laughs> aaj internal che ha a internal samay kahu to internal ha tamke a exist kem thai che ha a kem exist thai che kem che am to aaj five internal kahu to ne internal che how do they exist let's talk about because if you understand why they exist we we don't have to go through the whole can achieve happiness by eliminating those કોઈ એક્ઝિસ્ટ થયું જ નથી અગર અગર આપડે એને સમજે હું કઈ એક્ઝિસ્ટ થયું છે આપડથી એક્ઝિસ્ટ થયું જ નથી કોઈ આ તો કાયમ નો છે એટલે બુદ્ધિ પહોંચી વળે મારું જ્ઞાન નથી યાદ જ્ઞાન તો બુદ્ધિ પહોંચતી વળતી જ નહીં આગળ બંધ થઇ જાય છે આગળ આવી જાય તમારે આખી થ્રી સમજી ગયો છે સમજી ગયો છો પણ આજ મને સમજ નથી પડતી આ નથી સમજવતી તમારી રિઝલ્ટ વગેરે થયું જ નથી કજું દરિયા નું એ બધે દરેક એકવાર પાછું કે દાખલા મને પાછું જે દાખલો તમે કીધો હતો તો એક વાર પાછા મને કહું ને એમ કે દાખલો આપ્યો હતો તે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 આ કેમ કાઢ તું કાઢતો બાર નીકળે કે મારી કાઢવાનો સ્વાભાવિક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 ક્રોધ એ આત્મા નો ગુણ નથી એટલે એ વ્યક્તિ કઈ ક્રોધ થાય આત્મા નો ગુણ હોય તો મોક્ષ થાય નઈ મોક્ષ ને એટલે બેનો વ્ય બે જે રીતે તાપ અને પાણી ઇન્ડિવિજ નથી પણ એવિડન્સ ભેગા થાય છે ના સમજે છે તમે જે કીધું તે જરા સમજણ લઈ છે દાદા હા પણ એ તમે પૂછો મને કઈ છે કે બે ચીક તો સમજ પડી મનેક્સ્ટન પણ આપડે આ બે છે આપડે બોલીએ છીએ કે એ લોકો કેમ કઈ આવ્યા છે એની એક્સપ્લેશન આપડે છે કે બે હાર ગયા જે કઈ છે કે આ જે એ સમજી ગયા કે બે એવીડન્સ ભેગા થી બીજું થાય છે એ સમજી ગયા પછી એમ કે આપણે ઓલવેઝ છે જ એમ કઈ છે એમ એવો સમજી ગયા એમ કે એટલે આ પેરેલાલ મનમાં આવી ગયું એમને પ્રશ્ન શુંજો એક છે <laughs> yeah, the is this the mind of god no no I don't think to possible living and non living up in boili say mm. why they exist there you no know, I mean I understand the reaction yeah. okay, we have to go through with and that's why we're going through all the process but ajuda ajuda the question paraj avya pata existence paraj avya kya je be je je chetan ane jar ke teni existence paraj avya kem mm kya che em kem che e be e chetan ane jar પરિવર્તન થવાના ફરિયાદ છે કોઈ નથી પણ મારું કેવાનું છે કે એ થાય ઉત્પન્ન થઈ ગયા છે તેવો ઘણો નાશ થાય એટલે થઈ જાય એટલે મોક્ષ કેરાય માણસ વિગોદ માં આવે પછી ના આવે પછી ફરવા નઈ ને પરિવર્તન માં જગ્યા છે આપણે કે છે કે પરિબળવર્તન થાන්නේ એટલે એકદમ એક સ્થિરતાના ભજી અંતે આપણે તો કોન્ટેક્ટ ઓવરલે ઓન્લી જે ઓનલી જો હોતું છે એટલે આ મેટર ઇસ નો મોર ઓર્ડર ઇઝ કે જિસ સેન્ટર ઓન્લી જો સો લેકન બીકોઝ ધેર ઇઝ નો ઇન્ટરેસ્ટ ઇન ધ સેલ્ફ એક્શન વી નેવર એડ યુ બેસિક છે કે જોતમાં આ બધું વિજ્ઞાન છે આ તો આખું વિજ્ઞાન છે હન્ડ્રેડ પર્સન્ટ વિજ્ઞાન એક સાયન્ટિસ્ટને કોઈ ભૂલ કરી જગ્યા નહી એક સાયન્ટિસ્ટ ભૂલ કરી ગાડી જગ્યા નહી વિજ્ઞાન સે બધી વિરોધવા બસ વિરોધવા કોઈ જગ્યા હતી સાયન્ટિસ્ટોને સમજે પડ્યા નહી કાં કે બુદ્ધિ ઉભનો છે બુદ્ધિ સાયન્ટિસ્ટ બહુત બુદ્ધિ હોય છે એન આઈ જસ્ટ સીમ ટુ નો ધ થિંગ બટ આ લેન્ટ સમ ફીટ અપ એન રીક્સ્ટન એવરીથિંગ બટ વન આસ્ક્ડ અબાઉટ ધીસ ક્વેશ્ચન મને બુદ્ધિ દેરાય ન હતી મારા જરાય બુદ્ધિ નથી બુદ્ધિ નથી મારા બુદ્ધિ ઉપર છે આ જ્ઞાન બુદ્ધિ ઇમોશનલ ખરાબ નાટ બે જ દેખાડે નફો ખોટ બે જ પોતે જા જ્ઞાન માં દાદા કીધું ને જ્ઞાન માં આવે તો સમજી અને આપડે જીજો એવીડન્સ ભેગો થાય છે આપડે તમે એમ કીધું ને એક ઇન્દ્રી થાય આપણે અહિયાં પછી કેટલા અવતાર ખાય કેટલા અવતારો કરોડો ડેવલપમેન્ટ બઉ છે તમે સુમતું ટોપ મોસ્ટેલપમેન્ટ ઇન્ડિયામાં તેમજ બધા અમુક માણસ અક્રમ વિજ્ઞાન જેવા વર્લ્ડ માં જોતો જ ન હોય થઈ જાય ત્યાં આગળ સાયન્ટિસ્ટ નવું સાયન્સ આપી આગળનું જાણતા નથી આપી અમે ઇન્ડિયા માં બધું હોય ખાલી વિજ્ઞાન જ છે આ બધું God God is is in every creature, visible or hmm. God is our soul, soul. And all આપણે આપડે બોલે છે કે આપણું સૌ ગમે બીજું વા ઘણા વર્ષોથી કે છે ચાલો હાલ છે પણ સવાલ એમ થાય કે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 મનમાં પ્રાંતિ થાય ગાડી ચાલે ગાડી ચાલતું ચાલુ નથી ચાલતી દેખાય એટલું ફાસ્ટ ગાડી તો ચાલતી દેખાય એમ તો પવાનો ગાડી જ ચાલતી ગાડી બંધ છે આ તો ગાડી બંધ જ છે આ તો બંધમાં લાગે કે પેલા જણાવ હું ડ્રાઈવર છું તમે બે ડ્રાઈવર નથી તમે એમ કેવા માંગો છો કે સ્વામી હિન્માનંદી શાંતિ શોધે છે બધા ખોળે ને આ દુનિયા કોઈ એવું મારે નથી ના ખોલતું હોય જ્ઞાન આપે એટલે શું સમજ નથી પેલું નામ નરેશ બીજું નામ મેહતા પેલું નામ નરેશ અને બીજું નામ મેહતા બેનું નથી કોઈ માણસ પામે જ નથી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 આ પરમાનંદ મળે તો પરમાનંદ મળે તમને ગાર વડે આવે તમારા દેખાય ગોળ ફૂંગા આવ્યો બેટા એમાં શું પાને કશે કોલ બીザ રિલેટિવ એન્ડ ટેમ્પર એડજસ્ટમેન્ટ નોર્ધ રીઅલ એડજસ્ટમેન્ટ ધેર મસ્ટ બી રીઅલ એલિમેન્ટ બેલેન્સ રિલેટિવ આર બતાય શું પાને પેલા બોનિયા છે આગળ રસ્તો દેખાડે પોતે આગળ નવો રસ્તો બીજા દેખાડે પુસ્તકો દેખાડે એમને કારખાનું છે તો જ્ઞાન હોતું ના એમાં કઈ જ્ઞાન જ્ઞાન હોય બધા ઝઘડા કેમ થતા એમ માં એ લોકો એનો સવાલ છે કે જ્ઞાન મેનીગલાસ થી ગાડી બંધ છે બુડવા બંધ ગાડી ચાલુમાં ની એટલું છે સમજો ની બંધ ગાડી છે ગાડી બંધ છે એ સમજ ના પડી નો પ્રોગ્રેસ અન પ્રોગ્રેસ ઇ ધ ડાયરેક્શન નો ડાયરેક્શન મારાજ નેશન માટે ઊંઘ નહી આવતી તમે પામ્યો છું તેમ મારે વેગાડ કરી છે કે તમે એવું શું પગ્યું મને ઊંઘ આવતી નથી ખાલી ચોપડી કસરત કરી એટલે જ બુદ્ધિ ની પામે છે છોકરા ને કેમ છોકરા ને કેમ એ કરવું તે આવડતું નથી બેન કે છે કે પુસ્તક માં વાંચીએ તો આપણને ખબર પડે ને કે સાચું શું ને ખોટું શું એ બઉ આનંદ ખરી ભાઈ એને એ દેકડા ગાડી છે ચાલતી નિરંતર ગાડી ચાલો પુસ્તક પડક પડક જગમ પંડિત ભયા ને કોઈ આખું જગત બરી ગયું જો જા એ થઈ જાણીએ છીએ મારા જે હું જાણવાનું છે મત શબ્દરૂપ છે અને શબ્દ સ્થૂળ રૂપ છે એટલે ગો ટુ જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ જે ભેદ વિજ્ઞાની ભાઈ દેહ આત્મા જુદો પાડી શકે એવા ભાઈ જેવા હોય કૃષ્ણ વાંચી ચોપડી ખુશ થઈ જાય રાત્રે બધા ખુશ થઈ જાવ વેદ માં જણાતા બરાબર છે પુરુષાર્થ વગેરે કેવી રીતે થઈ શકે એ કયું છે પણ પુરુષાર્થ વગેરે આ બધું બની કેમ શકે નરેશભાઈ બધો પુરુષાર્થ તો કર્યો છે એ બધો પુરુષાર્થ કહેવાય ને એ તો બધા સહયોગ છતાં એ પ્રયત્ન તો કરવો પડે પરીક્ષા હોય છતાં પ્રયત્ન તો કરવો પડે ને પરીક્ષા આપવા માટે બીજો કામ કરે તો પૈસા આવે નહી તો સહયોગ ભેગા થયેલા છે ગુજરાતમાં સહયોગ ના હોય કર્યો જ નથી સંદાસ પુરુષાર્થ નથી ઊંઘી જશે પુરસાદ નથી ખાડા પુરુષાર્થ છોકરા ભણાવશે એ પુરસાર્થ નથી પ્રાર્થના પુરુષાર્થ તમારો છે પણ હું આપો છે સમજાવે લોકો ચીડાવ લોકો ચીડાય છે પુરુષાર્થ છે અને ચીડાવાની જગ્યા એ શાંતિ રાખે એ પણ પુરસાર્થ બી શું કાપરી શકે માણસ એવું બધું ભગવાને આપણને મન ને બુદ્ધિ ને બધું આપ્યું છે એની ઈચ્છા વગર તો નથી ને ઈચ્છા પ્રભુ થી થયુંગર ને પ્રભુ ને એની બહેવા ને? નથી ઉતા પ્રભુ પ્રભુ કરો છો ઓળખો મારા કર્મ ન છે કે ભગવાન હાથું બોલો ને છોકરા કેવા કરો તમે વિરોધ કર્મ થી થયું કે ભગવાન થી કેવું તમે કર્યું કર્યું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 મારા માં જે ચેતન છે ચેતન ને હું ભગવાન માનું છું એટલે ચેતન ની પ્રેરણા થી આ કર્મ ને લીધે થયું ચેતન ની પ્રેરણા આપડે કેમ ધ્યાન માં જવું ચેતન જાય ભગવાન ને હું બ્લેમ કરતો નથી હું બોલું છું ને તે કોણ બોલે છે બોલતા ભૂલ ભૂલ થઈ ગઈ મારે બોલવા નથી કે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 તમે એમ કહો હું બોલ્યો આ શરીર જે છે મારું કર્મ બન ના બોલે બોલે ભગવાન બે હાથે બોલે વિરોધ આપણે ભગવાન જ કર્યું કર્મ પર વચ્ચે લાવે નહીં આવું કર્મ શીખવાડેલા હોય ભગવાન ની જરૂર છે કર્મ છે ભગવાન ની જરૂર નથી ભગવાન કર્મ જરૂર નથી એમ કે ફરી ગરમ લે કે આશીર્વાદ આપે તો અમે જઈએ ભાઈ હા બાબુ હા અહિયાં જશું ને અહિયાં કરવાનું બરોબર પગ આશીર્વાદ પગ વગર થાય નહીં મૂકો ભૂકો ભૂકો ભૂકો ભૂકો નીચે નીચે તું જો આશીર્વાદ જોઈ શીખો સાથે અને લલિતભાઈ ના ભાઈ બન થયા લલિતભાઈ આપડા લલિતભાઈ એમના ભાઈ બન થાય જિંદગી માં શાંતિ મળે એ તો જ આશીર્વાદ જોયે છે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 સાચો ભગવાન હોય તો આ એકલા થયા જ નહી પ્રગટ આમ કરી દાદા ભગવાન જાય તમને શીખવાડું છું તમારું બેસી ગયા આને થયો દેખાડો હમજેદભાઈ પણ હમદેર ભાઈ દો બેન થાય ત્યાં પછી જ્ઞાન આપીએ બધા ભગવાન એ ફરે છે ને આપડે ભાઈ એ બિચાર એમનો દોષ નથી એમને જાણવા માટે પ્રયત્ન છે ભગવાન શું છે જાણતો કારણ સંત ની ગ્રેડિયેશન નથી જાણવાનીયલ ગ્રેડિયેશન છે સંતો બધા રી રહેતી ઉમશ બિચારા એમનો દોષ નથી તમને દેખાય કર્મ તમે તમારા એક્ઝોસ્ટી નથી કહી શકતા કર્મ અને ભગવાન બે જુદી વસ્તુ છે પણ ભગવાન વગર કર્મો એક્ઝોસ્ટ નથી થઈ શકતા બીજું શું કરો તમે જે કહો ભગવાન કરે એમ કે ભગવાન એમ કે છે કશું એ તો કે તમે જે તમારા કર્મો લખી રહ્યા છો એ પૂરા કરો બીજું કશું કેતા નથી એમ આપડે નવા કરીએ તો હો ને નવા ના કરીએ તો ને નવા કર્મો તો આ જીવન કર્મો થવાના છે ના કર્મો કરાય કરાય એવું કરી શક્તિ આપો ભાઈ અહિયાં બેઠા છીએ અહિયાં બેઠું ઉભા થતું ને આગળ જો તું વાત કરું એ બી કર્મ જ થયું ને હું બોલું છું તમારી જોડે પણ કર્મ જ થયું ને કે વાત કરું છે આ બધા ને મનમાં <laughs> જુદી જાત નું ગણતર એ જાણતા માતા નું પેટલું નહીં બર્તા પણ એટલે ભાઈની અંદર ઘરે બોલેગા એજન્તેનું હોતું જલતર શબ્દ નથી જળતર છે જળતર ઘણા લોકો અમને ન ભયે તો ગાતે કોઈ ન જળતર ઘણતર જાણું જાણું દીવાલ દીપ પડરીતાલ બોડ હઝ નોટ ક્રિએટેડ ધીસ વલ એટオール એકઈ છતે નથી okay. કરે <coughs> બધા ના કર્મો એવા હતા કે દાદા ભગવાન અહિયાં આવે ત્યારે દાદા ભગવાન અહિયાં આવ્યા છે એમ કે છે કે હિન્દુસ્તાન કર્મો એવા ભેગા થયા કે જેથી કરીને આઝાદી મળી અહિયાં બધા એવા કર્મો ભેગા થયા કે દાદા ભગવાન આવે તો તમે આવ્યા રચના રચના અને ક્રિએશન બધું થયા કરે છે ભગવાન કર્યું નથી ને ભગવાન એ તમારા બધા કર્મો કરવાના હોય આ તો ભગવાન ક્રિએટ બધા આખું જગત હિન્દુસ્તાન આવું નિરાશ્રિત કે આશ્રિત એટલે એ સુખી ભગવાન તમે કે કર્મ ને ભગવાન જુદા છે તો એવું બી માણીશ પણ ભગવાન વગર કર્મ તો થઈ તમારા ફૂલ ફિલ થાય કર્મ ને ભગવાન પણ ભગવાન ભગવાન કર્યું બધા ના ભગવાને કર્યું એ ના કેવાય બરાબર છે એ બરાબર છે ભગવાને ના કર્યું તમારી ભગવાન હું ભગવતો જ નથી ભગવાન ને ભગવાન ક્રિએટે બાપો એટલે આપડે બાપા કહીએ બાપા તો વળવા God is created, correct for thoughtless people, and God is કરિએટ is not correct for thinker.